હોટેલ વાળા ને જો જેમ ચાલે જગત ને વપરી ગયું જોવા મસ્ત વપરી જોવાનું છે પણ ભવાન જગ્યા ના લો પછી કૂતરા ઉજણી થાય શું થાય કૂતરા તો આ એમ પછી ખોરણ નો દોડાવીને અત્યારે કઈ ઉઠીશું અત્યારે કાંઈ અત્યારે ત્રણ આગળ જઈ અને મૂકી આટલું બધું હોય એના દર માં આટલું બધું હોય શું કરે ભેગું કરે લોભ અનાધિકાર લોભિયો કેવાય બઉ લો ખલાસ કેવી રીતે મારું ધન કેટલું જતું રહ્યું કેવી જતું જોતો મંદિર માં સંતોષકારી તો થયું નહી દેવાની એના થયું દાદા બધું જગત કલ્યાણ તો કર્યું આટલું જગત નું કલ્યાણ કર્યું આ વકરો કેટલો બધો કર્યો આપે એમના ઘર નું એમને આપવાનું એમ મારે ઘર નું આપીશ કે દાદા પેલા પોટલા બાંધેલા છે ને પેલા ના પોલા પેલા ના ભાવો ની આવ કોઈ ને બુદ્ધિ વધાર્ટર કઈ નાખે બુદ્ધિ હોય ભૂક્કા ફરવું પડે આપ્યું કહો છો પણ અમારા પાપો ભસ્મીભૂત તો તમે કરી આપ્યા ને એમાં કરી શું બગડી ગયું એમાં બગડી ના તમે કેટલું ખાણ્યા કલ્યાણ કરીને જોડે બેઠા દર્શન કલ્યાણ પાપો ભસ્મીભૂત કર્યા શું કરી આપ્યું હોય ને જગત સમજતું નહિ સમજે છે એ મારે પૂછ જ છોકરા હારું દવડાવે છે તારા સારું દવડાવું પૂછ જ કાયડિયા કાયડ લાગે પરિણામ ઉપકાર પણ જે ઉપકારીઓ છે ને મનમાં પ્યાગ ચડી જાય છે ને એમને આ મારી વાત થી કરવા મારી બધા ને ઉપર છાપે બે હડો તો એ જગ્યા છે માણો તમે આચાર્ય એનો જેટલો લાભ મળે માનો એટલો લાભ મળશે હજાર પદ છે જે કૃષ્ણ ભગવાન જે દાદા નિરંતર કેટલી વાર નિરંતર હિન્દુસ્થાન જોયે એટલે ફરી યાર બધા નિરંતર નિરંતર દાદા દેખાય જેવતી અને નુકસાન તમને ફાયદો નહીં બીજા બાવલાઓ છે એમની ઉપર લોકડ અમારે કીધું અમે નિમિત્ત છે મોટો આવ્યો કરવા વાળો અમને સમજણ પાડવી ઘરના પાંચ દોડ ખાઈ કરવું પડે ને મુંબઈ માં એમને તો સત્સંગ થતો હતો સોંક ગાડી ખાઈમ ગયેલી ભાઈ ને અને ભાડા ની ગાડી અને કેટલા વખત અમે જાત્રાકારી લીધે અમારા ઘરના અમારી કંપનીના પૈસાથી લોકો ને ફ્રી આપકો ને લોકો નું કલ્યાણ સારું જે તો એમની મેળે આવે કેવાથી ના આવે મનુભાઈ કે છે કે આપણા સગાવાલા અને ફ્રેન્ડ આપણા માં ફેરફાર સહેલો જુએ તો આવે હિસાબ દરેક વસ્તુ એનો હિસાબ લઈ ને આવેલો હોય ને કોઈ નવું મૂછો આવે એ ચડી દે નથી એક તો માંગવાનું જ નહીંખે લેવાય ની અશમુખ ભાઈ કે આવે બીજા પચીસ હજાર આપવા છે ના એક ઓનર વધારે ના કયા છે એટલા જ મળે લેવા લેવલ સમજી જોયું કે આ માણસ ને આટલો છે ઝેરી એટલું હોય ને કે મારી પરિણમાં આવેલું રીત કાય એટલું ચડાવે રીત કરાય ગમે આ તો બધા ધંધાધારી ખેલાડી લોકો ધંધાધારી ની ખેલાડી બધા દાદા તમે છોડી દીધું આવડે બધું થાય ને જાય ને જ પેલો શું શું બોલા છે એવું અમને નહિ આવડતું તારું બધું થાય સારું પણ હા હશે જાય બઉ સારું કે સારું હશે જાય નહીં તો હવે રસ્ત જતું રહેવાનું છે ને ગટર માં જતું રહ્યું લોકોનું નાણું મુંબઈ બઉ કમાયું ગંદા જાતે વાપરો ને તમારા માટે એ બધું ગટર માં પારકા સારું વાપરો બધું સારા પછી પારકો ગમે છે ચોર ચોરી ગયો તો સારા રસ્તે મારે પૈસા ગયા તમારા ચોર ચોરી ગયો આપડે તો સારા રસ્તે પૈસા ગયા માટે ઉજવાણી કરવી આપડે કાળો પૂરવાનો જ હતો ચોર તો ચોરી જાય ને આરતી ચોરી ગયો હાલ ફરી દહી માં ચોરા ત્યારે ગયો કાળો પૂરી જાય લોસ જાય ધંધામાં લોસ જાય એ તો આપડે એકાઉન્ટ સેટ થયો કેવાય ને જૂનો એકાઉન્ટ ધંધામાં જો કહીયે ઉડી જાય મર્મ છે બધું બાદ જ થઈ જાય ને આની પાસે મરમ છે કોઈ ચોરી ગયું તો એની પાસે મરમ છે તેનો હતો નથી ચોરી ગયું ખોરાઈ ગયું ધંધામાં ના ચાલો જય દાદા જય સચિદા છે આપડે જ્ઞાન નું બધું આવતું હતું ને મોટો <Lichterono ambientlamation noise> બરોબર હા તો અમુક દેખાડે જ જાય એમ પછી હોય બધા દસ વીસ મિનિટ પછી ફિલ્મ આખી પતી ગઈ દાદા ડાક્ટર કે છે કે સામાયિક કરતા પેલી દસ પંદર મિનિટ માં જ આખી ફિલ્મ પતી ગઈ બે વાર જોઈ એક જોઈ સારું જેટલું જોયે ટાઈમ મળે ને હા ચોખ્ખો પ્યોર આત્મા જે ફિલમ જોતા હોય અને એ વખતે મન ચોડતું હોય એમાં ગમતું હોય બધું પણ ખરાબ ભાવ ના થતા હોય તો કેમ ખરાબ છે ખોટું છે આ તો જોવાનું હારું કઈ ખોટું એવું કઈ બરાબર છે એવું ના બોલાય અટકનારું કોઈ છે નઈ મને મન ની ક્રિયા નથી આત્માની ક્રિયા છે ના દાદા એવું અટક અટકે પણ એ જયારે મને એમનો સવાલ છે કે આવા વિચારો આવતા હોય ને ગમતા હોય આવા વિચારો આમાં સમા એ વખતે નઈ પેચી લેવા આવતા હોય અને ગમતા હોય છે માલે વધારે ભરે ગમે ભર્યો કરે એવું નથી નુકસાન કરે તો મારી જાગૃતિ તૂટી જાય તે મને મને થાય છે કોને થાય છે આપડે તો જાગૃતિ જોવા માંગીએ છીએ જાગૃતિ જોવા બઉ વિચાર આવે મન છે તે ડાક્ટર ને કોઠી ખાલી કોઠી ખાલી થવાની હોય જે બાકી અમરવાળો વધારે નીકળે તો અમર વાળો વધારે વધારે નીકળે એમ તો કોઈ સ્ટેન્ડ નાખેલું હોય તો તે નીકળે પણ નીકળી જવાનું છે ને નીકળ્યા પછી બધું હરખો ને નાક નું ને ચારિત્ર જોવાનું બને આપણે હા ચારિત્ર કહે કર્યું છે કે વાણિયા ને ને ના બરાબર યાદ આવે દાદા એવું કઈ છે એવું કઈ છે ઈચ્છા થી આપું છું બાર આપી દેવું પડે બાર આપી દેવું પડે મો હોય તો અહિયાં મો હોય તો નહીં આપવાનું બેન કે મો કાઢવો છે મો કાઢવાનો છે આપવા માં રાત્રિ થઈ ગયા બાર બાર શું થાય સાચવા દયા છે એવું કરીને શું કામ ભગવાન કઈ ઝાડા થી લોકો ભગવાન ને એવું ના હોય તો આપડે કેમ એવું કરવાનું સોનાનું ભગવાન ને એવું ના હોય આપડે કેમ સોનાનું કરીએ છીએ ડાક્ટર પૂછે છે આપડે આનંદ ની ખાતે એકાગ્ર થાય મન તો ચીત એકાગ્ર થાય એકાગ્ર ના થાય જોયે આ તો મન ડાયવર્ટ થાય ને કે આ સોના છે આ ચાંદી છે આ હીરાનું છે બધું બધું એથી જુએ એમ કરીને એટલે આ લોકો ને પછી બાર આવે એટલે આરતી થતી બાર જો લોકો પછી આ એકાગ્રો સુધી એકાગ્ર રે બધું એકાગ્ર થવા માટે બરો કશું આંગી કશું કરતા જ નથી મૂર્તિ એમને રાખે છે ભગવાન ની મૂર્તિ ને આંગી કશું નથી કરતા તાજ ભૂગઢ દિગંબરો પૂછે છે કે આ દિગંબર ની જે મૂર્તિ છે એને કીર્તિભાઈ કીર્તિભાઈ ક્યાં ગયા એ આવ્યો કીર્તિભાઈ ફોન કર ફોન આવ્યો હમણાં ગયા હા હા એટલે જેનું પથરા માં હોય તે દિગંબર થઇ જીત નું ઠેકો ના હોય બધા શીત નંબર થઇ જ બઉ જાગ્રત માણસ આપડે મૂર્તિ એકલી રાખે અંબાણા તરીકે છે કે શિરેશભાઈ પૂછ્યા આપડે ક્યાં આવ્યા આપડે નથીગંબર એ દિગમ્બરો આપડે હાથમાં કીર્તિ છે તો પછી આપડે આપતા પુત્રો ને પિત્બર વાત કરીએ છીએ તે કેવું આપડે આયા છે કઈ નું કઈ આપણને ફાયદો થયો લોકો થાય એમ કરવું જોઈએ કેમ બોલતો રસ્તે તમે ગઈકાલે કીધું ને કે મમતા કે મોના બીજ નહિ રોપવાના સમજાવો ને તમે કહું કે મમતા મોહના બીજ નો મમતા એ બીજ છે તે હું અનિલભાઈ છું એવું જ્ઞાન ત્યારે બીજ પડાવતા હતા શું કયું અને હું સુધાર્થ છું હા અનિલ છે અનિલ બધું કરે છે કે વધારે દિવસે દિવાસે વધારે ચેતવતો જાય હા ચેતવતો કારણ કે ન્યા લીધા પછી મારી પાસે થઈ થઈ કર્યા કરે મત્ર અને તો ગ્રેટ સેવ કર લે ગયો પકડ્યો ને બરાબર ન્યા લીધા પછી મારી પાસે સળ્યોતો હતી દાદા ગઈકાલે હું ડ્રાઇવ કરતો તો ને હા કે કબૂતર આવી ગયું ગાડી નીચે ગાડી નીચે શું આવ્યું કબૂતર પછી હા પછી તaatmare ડોક છે એનો એવું છે કે એના કોઈ ગુના થી એ મરવાનું હતું પણ મારનાર ને ખોરતું કોને ખોરતું મારનાર કોઈ હિંસક જરાવર છે ત્યાં અનિલ ભી છે મારનાર ને ખોરતું કોઈ ખોરતો હતો એવું એવું હાથ હોય તેને હાથ જેવો ભાવ એવું તમારી સાપ તારા ભાવ બની ગયું શું કહ્યું જઈને જઈને ઉતાવળ ગયો ને થઈ જાય મોટા જીવ દેખાય છે બીજા નાના જીવ કેટલા પ્રતિક્રણ કરાવ દાદા અનિલભાઈ કે મનમાં એવું થયેલું કે વ્યવસ્થિત રીતે એનો પણ એ રીતનો હિસાબ હશે એવું નઈ હિસાબ ખરો ને એનો હિસાબ પણ નિમિત્ત આપડે તેનો હિસાબ આપડે નિમિત્ત પણ આપડા સાધુ નિમિત્ત ના થાય એ ગાડી વખતે ના થાય કારણ કે મનમાં મનમાં ભાવ ના હોય મારે કોઈ નું મારવું છે અને આપડે તો જરા ઉતા કરે ને રચમાં શું થઈ ગયું કેવી રીતે બસ ચોખ્ખું થઈ ગયો ને ભગવાન ભાવી ની મૂર્તિ લઈ ગયો મોટો હોય ને મોહ ના હોય તો પણ કરે કઈ ઓછી પીડા છે પણ પીડા રાખવી જ નહીં હું લઈ સ્ત્રીઓ ભરવું નઈ તે ખબર પડી જાય સ્ત્રીઓ ભરવા જઈને દેવીઓ છે એ તો શક્તિવાળી છે આ પુરુષો ને બે વખત આવે ને ભગવાન અમારે શક્તિ કેવા તો મો છે મગર બે કે પુરુષો રીવાળી વિચાર જ ના કરો દાદા એ તો એ ત્રીજા અને આ લોકો સ્ત્રીઓ સ્ત્રી ઉપર તિરસ્કાર ના કરાય કરાતા ઘણા એમ કે છે કે પગની પાની છે સ્ત્રી એટલે રોફ મારનારા આ રોફ મારનારા છે ને તેવું બોલે દ્રષ્ટિ વિશાળ તો નઈ જ ને સ્ત્રી ની જેમ કે સ્ત્રી ની દ્રષ્ટિ તો વિશાળ નઈ ને એમ દ્રષ્ટિ વિશાળ નહી ને સ્ત્રી થોડી સંકુચિત કરી લઈને ના પણ આ કિટી અત્યારે યાદ કરી જોઈએ તમે બરાબર ખબર છે દીકરી ચાર ભીકરું પડ્યું હોય રાતે પહેરી હોય પથારી ઉચ્ચ હોય પછી કીર્તિભાઈ નો ચાલે અમે લોકો ઘર ચલાવી પેલા દેવી જગી આપડે લોકો સ્વીકાર કરેલો તમે તમે જો રાખશો રાખશો પછી આપણા મહાત્મા કુજા પૂજા કરવા ના બેસતા પૂજા કરે એની જે ખુરશી છે એને ઉતારી નઈ પાડો સ્થિતિ નું ભાન રાખો અને સ્ત્રી વગર માણસ બાવરો થઈ જાય કેવો થઈ જાય બાવરો બાવા દેર દેવ થઈ જાય મને તે ઘરે આને ચા આપી દીખતે અમે ગરીમ ચાપીલ પાસે દુકાન યાદ કરે ગરે જે આ શ્રી છે કે દેરા થી મેરે જહાતા પીયો હું દુકાન ગરે સતે પણ અમે એ પાઈલી નથી સાચી આ તો આસો ફિયે નહીં હવે શું કરવા ગયી એ સાચી વાત હા અને કેટલાક લોકો તો સ્ત્રીઓને મળવું નહી જોવાનું એમાં કઈ સાચા વૈરાગલા બી કોઈ જગ્યા નહીં અહિયાં મુસલમાનોમાં તો પતાવી છે કે લોકો ને મુસલમાન ની પ્રજા છે કે એના વાઇલનેસ છે મુસલમાનોમાં એટલે આપડા લોકો શું કે છે કે રમખાણી વૃત્તિ ની જનુની એના વિષય શું કે છે તે તમે છોકરી બોકરી મોટી બની થઈ ઢોંકી ને દીવઠો શું આપડે તો એવું નથી આપડે તો એ આયા એ લઈ જતા તેથી આપડે ઢોંકવા પડેલા તો દાદા એવું કેમ કહો છો કે હિન્દુસ્તાન માં જ આવું સ્ત્રીઓ પ્રત્યે બહુ માન નહી મુસલમાન ની બાજુ પુરુષ સ્ત્રી નો કપડો કહે છે તો તેને સ્ત્રી લાગે અધિકારી એટલે શું પુષ્પાલય કે છે કે અધિકારી અધિકારી એટલે ઢોર એટલે ભેંસ જાનવર કોઈ પણ જાનવર ને ઢોર કેવામાં આવે એટલે સ્ત્રી ગમાર ગમાર ઢોર ગમાર ઢોર ગમાર પશુ નારી પશુ ઓર નારી ગમાર એટલે જંગલી વાઇલ માસ વગર એવું ના કારણ એનો સ્થિરતા નામનો ગુણ હોય છે તે શાસ્ત્રકારો કહ્યું કે સ્ત્રીઓ નો મોખ નહી એટલે મારે એવું કેવું બોલો છે સ્ત્રીઓ કેમ મોખ છે એ મહાત્મા નથી પણ સ્ત્રીઓ એટલા માટે કે ભાઈ આ મોહ ને ના પાડેલી સમજો ને તેનો વાત એવો નથી કે પુરુષ થઈ જાય બહુ કપર નીકળી ગયું કપાડ નીકળી જાય ને એમ કેપડ નીકળી જાય ને લાગે છે કપડા નીકળી જાય તમારું કપડ નીકળી જવાનું ઓળખતા જ નથી ખબર પડી એટલે હવે એની બે નીકળી જાય કપટ ને ઓલખે ઓળખતા જ નથી